લૌકિક ધર્મ ઈચ્છાઓ પૂરી થાય એટલે અલૌકિક ધર્મ જોઈએ ના થાય લાગે બધી બધી બાબત માં તો આ અલૌકિક ની વાત કરી છે તો અલૌકિક ની શું જરૂર લૌકિક લૌકિક માં શું કરે સુખ મળે ત્યાં કચ્છ અણહક નું કોઈ ચીજ લેવાની નહીં અણહક નું કોઈ ચીજ લેવાની નહીં સંસ્કાર બધો ભોગવવે હક નું હક હક્ હક નું ભોગવે બધો ધર્મ આવી ગયો આ બધું ધર્મ ચાલો મંદિરો મંદિરો ધર્મ નથી એ તો એક જાત ને એક જાત નો આ ગાદડીયો પ્રવાહ કરે નહીં તો આ લોકો પામેવા નથી બાકી બુદ્ધિ સાહિત સમજવાકડી દેવાની વાત છે એટલો જ ધર્મ પાડવાનો છે બીજું કોઈ ધર્મ અને બીજો ધર્મ શું પાડવાનો છે કોઈ કોઈ પણ નુકસાન કરે કોઈ પણ આપણને વેરવી દેખાય તે વેરવી ખરેખર વેરવી નથી નુકસાન કોઈ કરી શકે એમ છે નહીં માટે એના તરફ ભેષ નહીં રાખવાનો શું આસ્તર ને ચાલ એવું કેવું ચાર પગેદ અજો નથી ને એટલું પૂછવું સર આ તો આપડા પ્યાલા ફૂટી ગયા દસ બાર એટલે ભાઈ કડાપો અજંપો ચાલુ જ થઈ ગયો ભાઈ કડાપો અજંપો હશે આ કરવાની જરૂર નથી આ બઉ મોટા મોટો ગુનો આ છે કોણ કરે છે જાણતો નથી ને વાંચ્યા દેખાય છે નિમિત્ત ને બચવા પડે છે જગત જગત નિમિત્ત જ બચવા પડે છે નિમિત્ત તમારે વાતચીત કર્યું કરજો તો એક ના એક જ અણક એટલે શું કયો હક નહીં સમજે બધું સમજી જાય નાનું છોકું બધું સમજાય મારી પથારી ગયું મારું અળસિગું ગયું બધું સમજી જાય મારું અડવાનું ગયું કઈ ની જાણે છે છતાં બધા અણહક નું ભોગવવાનો પ્રયત્ન કરે છે એજ એ સુખી એમ તમે સેફ સાઈડ નથી સેફ સાઈડ નથી તમને લાગે છે એવું એ સેફ સાઈડ નથી અનસેફ સાઈડ છે તે હું જે વાત કરું છું ને એ સેફ સાઈડ નથી કાયમ માટે ભગવાને કહ્યું છે ભગવાન નો ત્યાગી ત્યાગ લેવાનું નથી કહ્યું કે ત્યાગ લઈને નાસી બાવા થશે દ્વાર છે તે પણ તમે તો ધ્યાનમાં એવું કહો છો ને કે તમે જો અણહક થી ભોગવવા ના ગયા હોય તો તમને જે મળવાનું છે તે મરવાનું જ છે પણ લેવા જવામાં નવા પરિણામ ઉભા થાય છે ને અરે આ આ ખેતનું ખેતર અમારી જોડે ખેતર હતું આ બાજુ હતું મારે કેવું જોઈએ હું તમારા ખેતર માંથી ગલબુ તોડી લાવીશ અગર તોડી લાવ્યા પછી મારે કેવું જોઈએ અણહક ના રે ભાઈ અને બીજી બધી બાબતો અણહકની જ બધી આ થઈ રહી છે અણહકની જ વાતો છે બધી શોધો ને જ વાતો છે બધી તો આ દ્રષ્ટિ બગાડ્યા છે એ સિવાય બગડ્યું એ અણક નું કેવાય બધું અને તેથી નર ગતિ જવું પડે છે પણ આ ખબર પડે નહિ લોકો એટલે પછી લોકો એને બીતા નથી ભરગાઈ નથી કોઈ જાતિ અત્યારે અહી તો ગયા હતા શું કર્યું ગયા હતા હાલું કર્યું ઘણું આ ફળ છે બધું વર્ણ હબડતો મરી જાય અને નર્કમાં તો આપડા લોકો ને પેસવા નહી દીધા તો હિટર જવાને પેહવા દે જેને ભયંકર ગુના કરે હોય ને તેને દે નર્ક બીજા લોકો ને એમને પેસવા ના છે ભયંકર ગુના કર્યા હોય તેનો અહી સ્વર્ગ છે કે તે બચાવ નહી કરવો એ અર્થ માં વકીલ કાઢી નાખો એટલે બચાવ નહીં કરવાનો એવું નહી ના બચાવ કરવાનો કે બચાવ ના કરવાનો એવું નહીં બધા એ કરે છે એમાં શું ખોટું છે હા વકીલ બઉ હોય ને એલ એલ એલ એલ પછી શું વાત થાય ખાવાનું મૂકવા દાળ પરથી દાળ કાઢવા ડરી ગઈ ત્યાં આગળ દશા થાય જે કઈ જગ્યા જાગ્રત રહેવાનું છે કારણ કે જે બનાવનાર છે તે આપડા માટે ખવડાવ માટે દાહ બનાવી છે બનાવનાર ભૂલ નથી તથા આપડે શું કહે છે ત્યાં ધોઈ નાખી ના કહેવાય એમ આ ના ઢોર નાખે તારા હારું તો બનાવી છે બગાડી શકે આ તો બધી કુદરતી શક્તિઓ કામ કરી રહી છે શું લોકો મને કે છે આ તો લોકો શું કરાયા છે એ બધા ગજવા કાપતા જરૂર છે ભગવાન શું આચરમ આપ્યો છે અને એના એ ના હોય તો તમારી તમારા ગજમાં કોણ ખાલી કે ભગવાન જાતે આવે તમારું કોઈ કોણ પગ લઈ જાય ની પરસેવાની કમાણી પણ જતી રહે છે મારા પરસેવાની જતી રહે છે એની પાછળ રહી જતી તો આ ભવની ઉપર લાગે છે પણ તેનો બધો હિસાબ બધો છે ને ચોપડે બધા બાકી છે તેથી નહિ તો કોઈ જાણવા આપડું કશું લે નઈ કોઈથી લઈ શકે એવી શક્તિ જ નથી અને લઈ લે કોઈ દુનિયામાં કોઈ જન્મ નથી જે કશું કશું કરી શકે એટલું જગત છે પણ અડી શકે નઈ એટલું બધું એટલું નિયમ વાળું જગત છે જંગલ માં ઘાસ પડી રહ્યો સાપ બધા બહુ હોય પણ તો એને ના કઈ હા ના કેડે અણહક નું આપણી પાસે હોય કોઈનું આપણી પાસે હોય અણહક નું અને એ માણસ લેવા ના આવે તો આપણી પાસે રાખી મૂકું કે શું કરું ના એટલે આપડે બનતા સુધી આપી દેવું નહીં તો આપડે મારી નક્કી કરી દેવું કે મારે આપી જ દેવાનું છે મારે આપડે નક્કી કરી નાખવું સોના કરી લઈ જાય તો સારું એમ કેવું છે ને આપવું એ આપડા હાથમાં નથી પાતું એમ આગ નું આપડે આવ્યું હોય પાછું આપવું તો એ આપડા હાથમાં અધિકાર માં નથી એટલે આપડે તો અધિકાર કેટલો છે કે આપડે મને નક્કી આપવા દે જતા ઠેવડ ના પડતું હોય કે હવે મારે આમાં મારે કઈ લેવા દેવા નથી પડ્યું હોય ત્યારે આપવાનું અધિકાર માં નથી આપડે આપડે બસો રૂપિયા કોઈ આપવાના છે એ વ્યક્તિ લેવા ના આવે હા આપડે એને કેવડાયે બેઠકો માં કે તમે પૈસા લઈ જજો તો પણ સામે વ્યક્તિ કદાચ ના આવે એમ હવે એ વખતે શું કરવું આપડે બસો એક વાર એનું હોય ને ગમે મૂકી રાખવા એની પરથી આપડે હંક દેવો આપી દેલા પૈસા નો ઉપયોગ નહીં કરો? ના કરવો જોઈએ ના કરવો જોઈએ ના ફાતા આપડે એ ધ્યાન માં રે ને ધ્યાનમાં રે ને કે પૈસા જુદા કાંઈ ના ફાત થઈ ગયો ઉપયોગ ધનવા દો નઈ પણ ધ્યાનમાં રાખવું જોઈએ પૈસા જુદા કઈ ના થાય પારકા થયા પારકી વસ્તુ બરાબર એટલું લક્ષ માં રહેવું જોઈએ લૌકિક માં શું ફેરફાર થાય અલૌકિક ધર્મ જાણ્યા પછી લૌકિક કેવું હોય લૌકિક સરળ હોય લૌકિક ધર્મ પાલતી વખતે મીઠું નાખે એટલે બગાડી ને ખાય ખાસ બાસમતી ના ચોખાવાય પેહલા થોડી કાંકડા નાખી પછી ખાય બહાર થી ઓફિસ માંથી આવ્યો મારે ઉતાર જમવાનું જમવાનું મૂકી એમ કરતો કરતો ચાટી પડે ઘરમાં એટલે કાંકરા નાખ્યા જ ભાતમાં ભોદગી કરી બે શું બોલ્યો અકડા ભાતમા નાખ્યા કોઈ જગત જ નથી અકડાવવું હરકું છે અથવા માણસ ભીત અથડાય અને એક માણસ અખડાય બે હરકું છે અલૌકિક ધર્મ જાણ્યા પછી એનામાં કેવો ફેરફાર થાય એમ હવે જે કવ ને કે અલૌકિક ધર્મ છે એટલે લૌકિક ધર્મ છે અલૌકિક ધર્મ પછી લૌકિક દેખાય બધું સારું દેખાય સરળ દેખાય ના કરે લૌકિક અને પેલું તો લૌકિક વધાર હોય ને તોય બગાડે કેટલાક માણસ સિત્તેર હજાર રૂપિયા ખર્ચ કરે નહિ તોય દીપે નહિ અને કેટલાક પચીસ ખર્ચ કરે તોય દીપે એવા માણસ નથી હોતા એ સમજણ હોય છે સમજણ હોય છે દીપા વાણી સારી વાણી આપડા લોકો કઈ આપી મારતા નહિ કોઈ ને વાણી થી પથરા મારે છે શું છે વાણી ના પથરા મારે છે મંત્ર મંત્ર બોલો બઉ ખોટી છે કોઈ કરો છો તાર સભા જબરો છે વાંકો છે એવું જવાનું છું કે શું થાય છે પણ આ તો લોકો કોક પૂછે નઈ કે આટલા બધા શું કર્યા કેકરાવા જવો તમને અંદર ના પડે વકીલ અંદર શરીર માં વકીલ છે જજે છે આરોપી વકીલે જરોપી બે જ રે તો સીધું ચાલે હા સરસ ચાલે બધે ગેર વકીલાત હોય કોક ગેર કેટલાક માણસો એવા દેવું વિચારના કે જેમાં વકીલાત ના થવા રે તો બધે વકીલાત થઈ બધા કરે છે એમાં શું ગયું તો